સમજાયું નહીમ કે છે પેલું કહ્યું કે નિશ્ચય પ્રાપ્ત થયા વ્યવહાર ને વ્યવહાર નથી કેવાતો કે છે કે પેલો તો વ્યવહાર ને પછી નિશ્ચય પ્રાપ્ત થયો હોય દા ખરેખર નહી કરું કેવું જો નીચે ખાઈ લીધો અરે એ વ્યવહાર ને શુદ્ધ વ્યવહાર રાખવાનો એવું કઈ જીનું છે હા સુધર એ સુધર છે એવો હોય હોય સુધર દેખાય દેતો હોય એ ઉઠીક ટીક વાળી નતો તો દેરા દે છે યાદ જું તો બહુથી સુધર ટીમાય સુધર તો નિવારક છે એટલે સુધર એ સુધર એવું છે distinction આજુલા એ વ્યવહાર છે તીવ્ર વ્યવહાર છે છે નિશ્ચય ની હાજરી માં જે વ્યવહાર થાય તેને વ્યવહાર કેવાય એવું થયું ને સારો ઉભો કર એને પણ વ્યવહાર અશુભ વ્યવહાર આ અશુભ વ્યવહાર એ પણ વ્યવહાર શબ્દ્યો છે ને ત્યાં પ્રાપ્ત થઈ અહંકારી વ્યવહાર એવું થયું ને અંકારી થયું ને અંકારી દાદા મૂળ વ્યવહાર ને કીધો છે પરમાર્મૂળ વ્યવહાર મૂળ વ્યવહાર એટલે શિભાષુ વ્યવહાર કહેવાય પરમાર્ તમારે હંકારણિક ના ગયા થાય એની ફરજ છે તમારે ઉઠવાની ફરજ છે ગાડી આ કરેલ ગરદ હા ને લે આ કોરાનું નીકળેલા બબજીને કહે મના આ આગળ આ છો આગળ નાના એ બરોબર ગાજે એ સ્ટેપ બાય સ્ટેપ દોસું છે જો કે કેટલા છે કેટલે મોટા છે હવે આમાં તો ટેલ નીકળીઓ હવે હવે ઘેર બેઠીને સમત પહેલા ત્યાં મત કહેવાડ જ નહીં ઘેર બેઠી ગા ઘરે બેસી તોય તો ઘેર એને હા પેહલા તમે એવું બોલ્યા ને કે નિશ્ચય વ્યવહાર કોને કેવાય આપડે તો વ્યવહાર ના નાના પ્રકાર ચાલો મેં બે આ બધા કેળા રા રાથી કહેતા થાય છો આ તો આ છે તો આ બંગ ઈ રહ્યા ના તો આ ને તો આ વાલી સુખ દુખ બધા આપો હવે મને ચાહ્યા ના ગાજે અરે વે આપણે આપડે તો કેટલો સોલ્યવું કેવા નિશ્ચય પ્રાપ્ત થયા પછી બાકી શું રેવું કયો નિશ્ચય આપણા ભાઈ પાસે અમારે અમારો શુદ્ધ વ્યવહાર કે છે અમારો વ્યવહાર શુદ્ધ થવો જોઈએ ને અમારા મહાત્માઓ ને માટે આપે એમને આત્મા આપ્યો હવે અમારો વ્યવહાર વ્યવહાર થવો જોઈએ ને થઈ ગયો છે વ્યવહાર અને નિશ્ચય બંને માં અમારે જાગૃતિ રાખવી પડશે ને હા નીચે દ્વારા નીચે દ્વારા જોવાની વ્યવહારું પહેલું જ કર અમારો વધતો જાય એના માટે છે એટલા માટે આ ઉચિત વ્યવહાર છે ને તમારે છે તારે લાગશે કે આપડે બેઠા છે આ બધા બુદ્ધિ ના પ્રશ્નો છે કે પ્રશ્ન માત્ર બુદ્ધિ ના છે બુદ્ધિ ખરાબ થાય તો જ્ઞાન થાય મને ગઈકાલ એક વિચાર આવે છે જોકે મારે નતું પૂછો હિસાબ એવા હોય છે કેટાારા માં અને ફરી કઈ ધકો મારવા આવે ને ધક્કો ના લાગ્યો તો કામ થઈ જાય ધક્કા મારવા આવે સમજી લીધું વ્યવસ્થિત જણાવી પછી પૂછવા રેતું નથી વ્યવસ્થિત જેમ જેમ સમજાતું છે આ બધા પ્રશ્નો બધા બુદ્ધિ ના છે લોકો આદિ કઈ નદી પેલી શીખ રહ્યો અનારી આદિ આ બધા શબ્દો નથી લાગી આ બધા વિકલ્પ છે જ્ઞાનીઓ કે જ્ઞાનીઓ એટલા માટે કહ્યું કે એમના વિકલ્પ ને સમાવવા માટે એટલે અનાદિ અનંત રચ્યું ગોળ હોય ને એની શરૂઆત જડે ની કે એને ના જડે છે કોઈ ગોળા મારા માં અંતરે ખરો શરૂઆત જડે નહીં અનાદિ અનંત એટલે જ્ઞાની એમની ભાષામાં લોકોને એમની ભાષા સમજણ પાડ્યું છે એવું કશું બન્યું જ નથી પોતે પરમાત્મા પરમાત્મા જેવા હોય કલેક્ટર હોય તો જયારે ભણ જતો ત્યારે આપણે પૂછીએ કે તમે ભણ છો પોતાનો ભય જ ના નેતા પણ એવું છોડી જાય ને જ્યાં સુધી રિલેટિવ છે ત્યાં સુધી બુદ્ધિ કેવી રીતે છોડી જાય બુદ્ધિ તો રિલેટીવ નો કુણ છે ના બુદ્ધિ ધીરે ધીરે બુદ્ધિપૂર્વક નથી કેતો બુદ્ધિપૂર્વક હું પ્રશ્ન નથી પૂછતો બુદ્ધિ માં તો બહુ આવ્યા કરે એનો નિકાલ જ થઈ જાય બરોબર આ બધા બધા ઉકેલાય જે છે એ બધા માહિતી માહિતી જવાબ મળ્યા કરશે આ જે પ્રજ્ઞા એ પ્રજ્ઞાન તમે કે ઉકેલ લેબર ને ભલિયા ના આવે એટલે આ આત્મા ક્યાંથી આવે એ બધું એના માટે રિલેટિવ આત્મા જેવો ભાવ થયો તેવું આદેશ ઘડી ગયો કર્મ કરવું ન પડ્યું પછી જેવું કલ્પે ઉઠી જાય કલ્ફે ઉઠી જાય કલ્પે ઉઠી જાય પછી ગુણ થયું પછી થયો પછી કાયદેસર આવી ગયું બેટરીઓ ખસેડી નાખે મન વચન કરે ને તો નવી ચાર્જ ના થાય જૂની ચાર્જ છે એ તો તમે આમાં કોલ આવતો છે ને નવી ચાર્જ નહીં થવા દઉં ચાર્જ થાય નઈ એતો મનમાં પોતે જો કરી ભૂતા હું તો અમે તો કહીએ છીએ કે ચા થાય નહીં ખાઓ પીવો કરો એમ સત્સંગ કરો હું ગુજરાત નહીં આપડે કહ્યું કે પાછળ ના દેશે નહીં તો ભૂતવા કે છે પણ છતાંય તારે એ ધર્મ હોય છે આમાં એવું છે ને તો માર્ગી છે ત્યારે આજ્ઞા એ ધર્મ જે કરે ને એમાં પચાસ સુધી આવું કઈ તો એનો ઉપાય છે ભૂલ તમારી આજ્ઞા ના પડે એ ભૂલ મારી મારું આવતી આલો ભાઈ શક્તિ મારી બસ બીજું કહીશું ને ચાલો સર મારે પછી માથા જ નહીં સંજોગ બાજે ને બાજે ઘણા ઈચ્છા થાય છે આવું કઈ પૈસા લોકો નથી સંજોગ બાજુ એવું લોકોને હોય તારે શું કરો જગ્યાનું છે પોતાના ઘરના બધા અમે એવું ખરું ને દાદા કે પાછળ તમારી આકડા માં જોવાનું મન તો નહી થાય પણ એ મન બુદ્ધિ થાય બુદ્ધિ એને થઈ જાય બુદ્ધિ જે તમારા ખાસ આશીર્વાદ હોય તો બુદ્ધિ એ દશામાં ન મૂકે ને તમારી આજ્ઞા માંથી એ પાછળ જોવાનું મન થઈ જાય અને ભૂત દેખાઈ જાય પણ એ પાછળ કોણ જોડાવે બુદ્ધિ કે આત્મા પામેલી છે પણ એ વિપરીત ભાવ તમારી તમારા જો આશીર્વાદ હોય તો નીકળી જાય કે નહીં નીકળી જાય ને ઘણા કાળ નું આરાધન કરેલું છે અને બુદ્ધિ ટેકો દેસ લોકો હજુ તો ટેકો દે છે એને જો એમ સમજે ખડાય પછી કે નથી એક ધક્કો ખડાય પછી કે નથી એવું ચાલે ને એ બિલકુલ બિલકુલ મિત્ર બુદ્ધિ સંસારિક વિધા હિત ને સમજણ પાડનારી છે સંસાર મોનારી છે અને સમ્ય બુદ્ધિ સંસાર માંથી કચેરી મોક્ષ માં લઈ જનારી અને સુખ માર્ગ પછી રહીને મોક્ષ લઈ જાય સંસારિક વ્યવહારિત સુખ માં પાડે અને પેલી તો ના હોય તો પાડે દુઃખ નું તળાવ ફર્યા દેખાયા લાગે આપડે સુખું રહ્યા લાગે પછી પછી બેઠક છે સમજાવી જાય છે ઘણું સમજાયું છે ઘણું સમજાયું છે ઘણા બધા જેમ જેમ સમજાવી આજે? આપડે જેટલો ભાવ જેટલા કોથળા ભરેલા છે પણ એના આપડો ટેકો ના મળ્યો આપડો પોતાનો સહકાર છે ટેકો છે ને આધારી કોઈ આધારી વસ્તુ કોઈ નિરાધાર થાય ને જાય નહીં પણ આપડે ટેકો ખેંચી દે આ ટેકો પડી જાયું જુએ બહાર સમજાય બહુ લોકોને ગીતા ને સમજાતી આ તો બીજું આવશે નહીં ભાગ આવશે જંગલ ના જેટલા છે એટલે આવશે વગર ના ભાગ આવે દાદા એ કેવું જોતા કે નહીં જતના વાઘ જતના વાગે આ જગત નો શું નથી જેટલા વિકલ્પ છે બધું જ છે આ જગત માં પણ આ લોકો ને ભાંતિ નાખી દીધા છે એક થોડો જગ્યા હાથ બની હતી મને હજાર જગ્યાએ જૂથતા આદા કરે અગત્ય નું ભૂત અગત્ય ની અગત્ય વસ્તુ છે અને ભૂત એની જ છે એટલે હુણા નું બંધ હોય તો આપે ઘરો મળે કરો એમાં કામ કરે છે એ લોકો ધ્યાન ઉપર લે છે શું આપડે નથી આપડે જે રીતે નથી તો પછી આડા આવી બોલ્યા તો આપે પછાદ શંકર ના એ કેવાય ને ઘણ કેવાય ને ભૂત તો શંકર ના ઘણ કેવાય ને ઘણ તો એ બધું આખો દેવ પણ દસ ગણ છે બરાબર એ બધા જ છે શંકરના ગણ છે શંકર શંકર પણ વસ્તુ આવી રીતે એની છે અમે જેટલી એનિયો છે એટલી એનીઓ કહીએ ને નથી એને નાખી અમુક નથી એટલે નાખી દે હોય એટલું કેવાનું ઘટ બધી અને કેટલાક અવગત્યા ને ભૂત કહેવામાં આવે અવગત્યા હવે અવગત્યા એટલે કે દેહ પ્રાપ્ત થતો દેહ પ્રાપ્ત થતો નથી એટલે બધું રહ્યો હોય તેનો ઉપાય છે પણ મારું કેવું છે બે નહીં થતો પ્રાપ્ત એટલે કેટલા માં કર્યો ત્યારે બે વગર બે મહિના કે બે વર્ષ રહેવું છે માસિ એ નીકળ્યો એટલે જન્મસ્થાને પહોંચી જાય માં કેટલા બધા છે તારા અંગે અસ્તી ઘણું થાય છે બળદર ની ગાયા ની થશે બધા જ ગાય ગણી નાખે પણ એવી મોટી છે કે એના ઘણથી ક્યારેય ના થાય ડુકરી માં તો માથદાર જીવ હોય હજાર ગણત્રી ગણી કર્યું એના મનુષ્ય એટલા જ ગણી શકાય છે ને દોડે દસ ની વસ્તી હતી બાવીસ ની સાલ માં દોડે બધ ની વાત હવે એવી બધા બધા ડિસ્ચાર્જ મેં ડિસ્ચાર્જ નો અર્થ છો કે સેકન્ડે સેકન્ડ બદલાવ બધી જ્ઞાન બાળ જાય વિજ્ઞાન કે પ્રમાણ ઘટે નહીં વધે નહીં એ બધી જ્ઞાન વાળી ઘટે ભેગા થયા પ્રમાણ અને તે પ્રમાણ બધું બધું થઈ જાય સહયોગ સહયોગ કાળ ને લઈને અવસ્થાઓ બદલાય તે અવસ્થાઓ વિરાશ થયા વસ્તુ નો વિરાશ થતો નથી અવસ્થાઓ નિરંતર અવસ્થામાંગીનો હું નગીનો નદી નો છોકરા કરોકરા પૂછે આપનું નામ છે તક નગીન વડી ગયો નામ ભાઈ નગી નો એવું બધું અવસ્થા માં એમ હમ બધું છે આ અવસ્થા છે બદલાય કરવા ને નાનો થતો જતો ઘડો થતો જતો પણ બદલાય થતો જાય છે કે બાબા બધા બીજો વધારે ખબર ના રહ્યો ને ખબર નથી પડતી લોકો કેતા ને ગઈ કે હવે મારે જવાનું થયું તૈયારી કરે કારણ કે અંતરક્ષ પછી બાહ્યકરણ માં થાય પેલું અંતરક્ષણ માં થાય નહીં અંતરક્ષર નો બોરો જો આવડે તો આ જ્યોતિષ્ય ના જોવા તેવું જ્યોતિષ્ય પેલા ગયા ખબર નહીં ખબર આજે આજ મારો નિકટ છે ને મને તૈયારી કર્યા દાદા આ જે જ્યોતિષ જોડાવે છે બધા એમાં કઈ તથ્ય ખરું કે નઈ તથ્ય ખરું ને એટલી સસ્તું સાચી છે તથ્ય તો આવે આ જોવા નહી સસ્તું સારી પૂર્ણાવતાર હોય તો આ હિન્દુસ્તાન ના લોકો એ આવું બધું ચોકાટોક કરી શકે તમે તો પૂર્ણાવતાર ખરા પૂર્ણાવતાર છે ને પૂર્ણાવતાર જ છે એમાં અંશાવતાર હોતો જ નથી જે અંશાવતાર કરે છે ને એ અજ્ઞાની કરાય છે કે અંશાવતાર